હવે એનું કારણ શું કે મોટા ભાગના જે અમેરિકનો કેનેડીયનો અંગ્રેજો અથવા તો યુરોપ માંથી એ બધા ભારત તરફ આવે છે માટે સગવડ એને માટેના પંડો પુષ્કળ આ બધું ખર્ચે આનો અર્થ એવો થાય ખરો કે એને આધ્યાત્મિકતા એમને ખૂટે છે આધ્યાત્મિકતા આપડી આધ્યાત્મિકતા ભજન આપણી આધ્યાત્મિકતાની સાહસિક આધ્યાત્મિકતા હિન્દુસ્તાન પણ તાત્િક પુરુષ અને એમ કામ ના લાગે આ વિકલ્પી એક સૂદ્રજી કે થયું છે અને આપડે અહિયાં આગળ દીલો નર્બર છે ભૌતિક સુગો એટલે ન જાય છે એટલે નોર્મલ જાય જાય આપડા બરાબર આપડી પાસે જે નથી એ ત્યાં છે એટલે આપણને ખુશ થઈ જાય દસ રૂપિયા મર્યાદા પણ પાછો આમાં ઘણી વખત એવું થાય કે એ લોકો અહિયાં આવી ફરી કેટલાક શિષ્યો બની જાય કેટલાય મંદિરો માં આ બધું મોટા પેલા જે કેટલાક જેમાં ખુબ કામ કરતા હોય છે પછી એમાંથી હશે નામ મને તો નથી પણ અહિયાં ત્યાં જે જિંદગી ખર્ચી નાખે છે ત્યાં સાફ કામ સાત બધું કુશળ કરતા હોય તો એમાં આધ્યાત્મિક એને કઈ મળતું હશે આપડા પહોચી અને જે પૈસા નો લાવ ઉઠાવવા માટે પબ્લિક ને એ કરવા છે એ જ્યાં કોઈ કોઈ માણસ કડક ના નીકળ્યો अपने लगे जा वृत्ति आध्यात्मिकता कार्यकर्ताओं थत मन में कोसाद लाभ आवे બીજો બતાવવા તારે એની તૈયારી હતી તમારે આ રસ્તે ચાલે જો આ પ્રશ્ન કરવાનું નથી તો પ્રશ્ન અત્યારે આપણા દેશ માં ચારે બાજુ ફેલાઈ છે કે આવો મોટો જબરજસ્ત આધ્યાત્મિક વારસો આપડી પાસે પડ્યો છે અને છતાં એ આધ્યાત્મિક વારસા બદલે ઉલટું આધ્યાત્મિકતા નું તે માટે શું થાય બરોબર અત્યાર સુધી આપણે અનુકાળીયા બધાયલાય ત્યાં નીચે જાય છે અંધારું પણ સવાર અહિયાં પડે એવું લાગે છે આવી છે પણ અહિયા તો આખું સારું વાગવળ દેખાય છે ટિકિટ લેવા જાઓ કામકાજ કરો બે નંબર બીજું ત્રીજું કોઈ પણ વસ્તુ લેવા જાઓ ત્યાં કોઈ ઠેકાને આધ્યાત્મિક પ્રકાશ દેખાતો નથી સંસાર નું એટલું બધું ગાઢું થાય છે કોક વખત શ્રદ્ધા ઉઠી જાય એવું થાય છે એને માટે શું કરવું હા આ લોકો એ લોકોને શ્રદ્ધા ઉઠવા મારી ટિકિટ આપીને તમે કયો છો કે સૂર્ય ઉદય થવાની તૈયારી છે ચારે બાજુ અંધકાર દેખાય છે પ્રકાશ દેખાતો છે આપડા સમાજમાં આપણી આસપાસ કુટુંબો જે છાપા માં છે ત્યારે જોઈએ लक्ष्मी नर्शन आप दूर थे कर રાખવાની તમારે તો આ બધી ભાવનાજી થાય ભાવના ભાવના જરૂર છે બે હાજર પાંચ માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે અને એ લોકો તમારે કેવી રીતે જીવન જીવવું એ બધી કાળાઓ તો આ સાંભળીને થોડીક નિરાશા દૂર થાય છે અને ધોરણ કાંતિ ચાલવાનું હજુ અગિયાર વર્ષ ચાલત બઉ મોટી જબરજસ્ત ક્રાંતિ થી ઉઠી રહી છે બીજા છઠ્ઠી રૂપિયા વાપરવા બાકી આ બધા ફટાકડા આ લોકો અમને ફૂટી જવાના પણ આપણે અહિયાં ઉપર ફટાકડા શરૂ કર્યા છે ને હા આપડે પ્રયોગ કર્યા છે એનું શું આપડે કહે છે પાકિસ્તા ચાલો આવું નઈ આપણે ગુજરાત ના બહુ બહુ ગમે એનો અર્થ થાય એનો અર્થ એવો થાય કે ઓગણીસો ને ચોરાણું પછી અને આ અત્યારે અંધકારી કરશે એમાં ક્યાંય અંધકાર ઓછો લગભગ થવાની તૈયારી ક્યારે થશે ઓછો થવા બનશે ક્યારે ઓછો થશે ઓછો નહીં થાય વધારે બધા દિન લાઈટ થશે જેમ ઘણા જવા જ હતા ત્યાં એટલું બધા અંધારું વધી જાય છે ત્રણ પછી ક્લિયર જરૂર પછી પણ અત્યારે કોક વખત મોટા મોટી મૂંઝવણ અમારા જેવા ને એ થાય છે કે મારે આ કઈ કરવું મારે આ બધું જે બને છે અલીતિ અપ્રામિકતા ભ્રષ્ટાચાર એમાંથી મુક્ત રહેવું પણ આસપાસ વાતાવરણ માં કોક વખત ભોગ થઈ જવું પડતું એવી સ્થિતિ થાય એવી વખતે શું કરું એટલે આના માટે આ લોકો હિન્દુસ્તાનમાં લોકો ઘણી હતી ઓછી ઓછી કોની રહે મોટા મોટો ભ્રષ્ટાચાર ના આવે છે પણ આવો નહિ આવો ડેવલપ કરેલો નહીં ડેવલપ ભ્રષ્ટાચાર કેવું આચાર એટલે બધી વાત કરું ભ્રષ્ટાચાર એક લોકો એવા છે કે ભ્રષ્ટાચાર પરો પડે છે આ બે ચાર થી પ્રજા થઈ ગઈ બે ભાગ થઈ ગયા એક ભ્રષ્ટાચાર પ્રમાણે કરાવે છે તે ઘઉમાંટ્ટી કુદરતી એટલે પછી સાંકડા નીકળી ગયો સાથે ઘઉં રહેશે ઘઉં રહેશે પણ પોપો હાથ જયારે એવી સ્થિતિ આવે આ તો મારા મનમાં કોલેજ શરૂ થઈ અને એ બાજુ નો જે વિસ્તાર હતો ત્યાં મવારીઓ ગુંડા ખુનિયો એવા ઘણા શિક્ષિત પ્રમાણમાં હતા અને એ વખતે અમારી કોલેજ આવતી શરૂઆત થઈ એક વખત બપોર મને થયું કે પેલો માણસ ક્યાં ગયો હવે એ વખતે નીકળ્યું તો પેલી બાજુ ગયો હવે એ વખતે હું જૂઠું ગયો એ વખતે પછી એમ થાય કે મારે શું કરવું જોઈતું હતું એને એમ કહી શકાય કે મને ખબર છે પણ હું તને કઈશ નઈ તો એટલા માટે પ્રશ્ન પછી એક માણસ દોડસો દોડસો ગયો દાદરા નીચે ગયો અને પાછળ બીજું એક છરી લઈને પેલા મારવા માટે દોડતો દોડતો આવ્યો હવે એ કરીએ છરી વાળા એટલે આવ્યો હવે ત્યાં અંદર પ્રશ્ન એ થાય કારણ કે મારા મનમાં હંમેશા એમ છે કે ચાર ગુણો સત્ય પ્રિય હોવું જોઈએ કેવું સામાન્ય પ્રિય લાગે પછી મીઠ હોવું જોઈએ કેટલાક લોકો સત્ય હોય છે નહીં ઓછાત થાય એ રીતે તમે ઓછા ગુનો કર્યા નથી બીજો ગુનો ના કર્યો તમારી ગુનો કરી ગયા એટલા માટે મુજો ને કે આપણે તો સત્યની ગાખ્યા સાચું બોલવું બન્યું છે એવી કરેલી હોય બન્યું હોય કેવું નહીં સત્ય સત્ય બે પ્રકારે બોલાય એક બાળક તેની બધાને કે તમે મારે બાપા ની બહુ ખા સત્ય નહી બરાબર છે પણ એ સત્યદ્રુપ્ય હું તો આજુનિ કઉ છું અત્યારે એવું બોલો કે અસત્ય ના વ્યાખ્યા બના આવે કેવું અસત્ય વ્યાખ્યા બના આવે એ તો જોઈ જરાબર સત્ય ની વ્યાખ્યા સારું છે એ બીજું આ પકડે તો કુતરું પકડેલું છે ગે કાપુ પકડાય એ પકડાયેલા રાતો હવે આ સત્ય નહીં એટલે આગળ ના લોકોને ગુનેગારી તરફ ચલાયા છે એ કોમન સેન્સેલું એ નોન સેન્સેલું છે અને એના પ્રસંગે નવ પ્રસ્થાન અમારા જેવાની વાત કરું છું એ કઈ જાતનું કહ્યું હોય તો સારું કે જેનાથી આપણને એમ થાય કે આપણે સાથે માર્ગે જઈએ છીએ અમારા જેવા જે નવા નવ પ્રસ્થાન છે પચીસ વર્ષ કેમ સંકળો છે આપના આવો ને 25 વર્ષ ત્રેવીસમી જુલાઈ એ પૂરા થાય સમય ની દ્રષ્ટિએ નહી ગુણવત્તા ની અને તત્વ ની દ્રષ્ટિએ તો એને માટે અમારે શું કરવું જોઈએ પચીસ વર્ષ થયા સિલ્વર જુબલી થઈ હવે ગોલ્ડન જુબલી તરફ જવા માટે બધી જ રીતે અમારે વધારા માટે અમારે બધા શું કરવું જોઈએ આગળ વધવા માટે આપણો સંદેશ શું છે એ માટે આપ શું અમને વધારે તો પછી એ લાભ મને ક્યારે મળે એ લાભ મને ક્યારે મળે બીજા ને આપો ને મને ન મળે કેમ કામ આવે બીજા ને આપે તો એ લાભ મને ન મળે એવું કયું પાપ ને કર્યું છે તો હું પાપ દૂર કરું જોઈ નાખું પાપ નથી પાપ નથી માટે હું સારું છું પ્રયાસ અને સાધના એક જ રસ્તો છે ને ના રેવા એકતા કઈ નથી એકતા પછી તમે આમ જેવું કે આગળ મજા મારે ઉતવા નહી આવું પડે પછી આ પ્રશ્ન પછી ઉઠવા નહીં આવું પડે તો સારું સર્વ સંશય બધા ભિન્ન થઈ ગયા એવું થયું છે યાદ આવી ગયો મારી પોતાની ઓરિજિનલ સંખ્યા હું આવી ગયો હવે છિન્ન સંશય મારા સંશયો બધા દૂર થઈ ગયા એમ આવતા રવિવારે હું કહું મારા સંશય બધા મળે પછી હેલ્પિંગ કે વાતો થી કરો એને જો થોડું કુર્કી આપે શું ઘણું હોય ઘણું બધી જાય ભાઈ હા એટલે ખબર મળે છે આ કરો એટલે એનો અર્થ એ થયો મને પણ આવી ભાગ એકવાનો આવી ભાગ એવો થાય છે મને એવું લાગશે કે આવું ગઈ દુઃખ છે રસ્તા ઉપર શરૂઆત નવા જતા પહેરો હું નહિ ખરી તે એક તો બહુ મોડું કહેવાય કરવું આ કરવું ક્યાં સુધી જય છે ત્યાર સુધી મે કેમ ખબર એ કે આ પ્રગટ થયા છે મને ભૂલ બોલો સૂક્ષ્મ બોલો મારા રહી નથી ભૂલ ભૂલો સૂક્ષ્મ બોલો પણ શા માટે પણ એ ભૂલો કહેવાય છે મારે જે સમજવાનું આવી ગયું પણ તે જ્ઞાન નથી આવતું એ ભૂલો લઈને શું છે એ ભૂલો ભાગે તો જ્ઞાન માં સંપૂર્ણ ખૂબ પૂર્ણ દજા થાય વધારો ના કરાય એના આધાર બધે એકદમ ગયા છે એકદમ અમારી નજીક નહી તો અમે ભગવાન જોયેલા ને જોયેલા ને જાણે એટલે આંખની પાસે મૂર્તિ હોવી જોઈએ આ લોકો જોયા જાણ્યા મેં જોયા જા મે કે દેરી વૈજ્ઞાનિક સર કેનેને મસૂકા ઉતમી દીક કેટ કે આપ ગોલન કરી સર ครับ ડાયવ જો કપડેલા છે થોડી કલાત્મક કવિવૃત્તિ બહુ સુંદર રીતે આવી દે આકારમાં આવે કે રીતે એટલે અમારામાં કલાતું આ આ આ ટીખાનેલી વસ્તુ રે અમારામાં વધુ <laughs> <laughs> આ છતાં હું કઈ જ કરતો નથી છતાં હું કઈ કરતો નથી એવો નિરંતરિક કેવા દર્શન શું છે એનો બરાબર એટલે આમ પારિવાર સૂત્ર છે ને મંત્ર કેવાય કેવળ કે નહી આને કેવળ દર્શન નો આ મંત્ર કેવાય મંત્ર છે એટલે આમાં તમને તેને દી દેવું એનું નામ માણસ કહેવાય આ જગત માં કોઈ પણ તમને ડખો દખો કરી શકે એવી સ્થિતિમાં જ નથી માટે વર્લ્ડ નો અનુસંધાન પાછું જવા કઈ રીતે રાખ્યો આપણને આપણા લીધે સામાન્ય ડખો થાય એવું બોલવું મોટામાં મોટો ગુનો છે ઉલટું એવું બોલ્યું હોય તો તેને દી દેવું તેનું નામ માણસ કહેવાય બધું દાબી દીધા આ જવાબ માં કોઈ તમને ડખોદખલ કરી શકે એવી સ્થિતિમાં જ નથી માટે તમારો દોષ છે તમને કોઈ કશું કોઈ દુનિયા કશું કઈ જગ્યાએ સદન નિયમ પહોંચ્યો હતો ને જ આ ડકો થાય दखल कर दखल करखल न कर तो <laughs> पड़गो માત્ર દખો ના કરનારો હોય તો એને બારવટીયો સાહેબ કરીને જમાડે એની પાસે ગમે તેટલા હીરા હોય તો પેલા એથી અડાઈ દેવા ને જો તમે દખલ ના કરો તો તમારી તમારી ગખલ બંધ થઈ જશે તો બધું જ બંધ થઈ જશે મનુષ્ય ગતિમાં આવ્યા પછી मनुष्य स्वभागन विसर्जन सर्जन को विसर्जन करते नहीं ज्ञापी पुरुष पास હાથમાં શું છે એ વાત સાચી છે આનો અર્થ તો અમે પણ કેટલીક વખત અમારી ભાષામાં કહીએ છીએ કે કવિઓ લખે ઘણું સારું અમે અમારી ભાષામાં આવું ગઈ વાત કહીએ છીએ કે કવિઓ લખે ઘણું સારું પણ એનાથી એ સારા કરી જાય છે સર્જન કરવું એ તમારી સત્તા છે વિસર્જન કરવું એ કુદરત સત્તા છે માટે સર્જન કરવું હોય તે પણ આ તો સળેલા કરો થયો દોડા દોડ કરી છેલ્લે દારે શું છે એવું આ જગત છે તંદત 21 આઈડું 150 કેવા 55 પાંચાવ પાંચાવ આ નટકી આ વાત હશે બાટમી ફ્રી આ ને પર આ આ જે દીધોન તસક જે દીધોન કે ના એ આપણા સમય 12 વર્ષ કોઈ બીજું આરી કે આપડે દાખો દેવાનું હા હા આજે ગુનેગાર નથી માટે બરાબર છે કે સર્જન થયું છે એટલે બધું રહ્યું છે વિસર્જન ફૂલ ચડાવે છે તેનો ઉપકારો અને ગજુ કાપે એનો અપકારો આ કેવું છે લાગે છે જયારે આપડે વધુ કાપે ને તો આપડે જોઈને આપણા જેવું બધા અને આપણા જેવર હતા પણ આપણો નંબર ક્યાંથી લાગ્યો નિમિત્તે બચવા ના બસો બરાબર જગત આખું નિમિત્તે બચવા ભરી જગત આટલું નિમિત્તે બચવા ભર્યું દીકરાગો ની છેલ્લા વિસર્જન નેચરના હાથમાં છે તેથી આજંકો છે તેથી આ કુખો છે એવી ઘડી મનુષ્યપણામાં આવી જાય છે કે એક કલાક કાઢવો પણ મુશ્કેલ બનાવે એવી ઘડી આજે દરિયા ભેગા દુઃખી વાત છે પહેલાની યોજનાઓ ખરીદી એ જો ગ્રહણીય હોય તો જ નહી ચૂંટાયે યોજના કરતી વખતે બધો ફેરફાર થાય પણ યોજના રૂપક માં આવવા માં બદલું હતું સેકન્ડ બદલા છે તેનું જગત નો સ્વભાવ સર્જનાત્મક છે વિસર્જનાત્મક ભાગ એટલો રિએક્શન એક હકીકત થી આત્મા સજ્જક્ટ બીજી હકીકત થી આત્મા સબ્જેક્ટ નથી આજવાદ જ્યાં કઈ કરવાનું છે ત્યાં બંધન જાણવા પાડું છે ત્યાં મોક્ષ જેટલો સમજ્યો એટલો સમય થાય જેટલો સમાય ગયો એટલી મુક્ત અહીં મુક્તિ નો અનુભવ થાય સમાય જવું એટલે મોક્ષ પોતાના સ્વરૂપમાં સમાય જવું સમજ હમે સમાવે છે કારણ કે બુદ્ધિ તો ખરી એને જે માર્ગે જવું એ માર્ગે અનુકૂળતા કરી બુદ્ધિ થી ઉભરાય છે અને સમજ છે સમાજ સમય સમજન કોને કહેવાય કેવું માને જે કોનું જાય જે ભૌતિક સુખ નું ઓપરેશન કરી જાય તેમ નેચર ની વિરુદ્ધ ચાલે છે તેનાય છે સત સુખ નો વિયોગ થાય તો અસત સુખ નો સંયોગ થાય કોઈ પણ માણસને કે જીવને આપણે લીધે સહેજ પણ પ્રાપ્ત અડચણ ઉત્પન્ન ના થાય एक तो जो कोई नाम देना कोई देना दुख देता कोई ने दुख थे, तो दी सके आपने कित मैसे प्रख्याघात करो दुख आए क्या પોતે પરમાત્મા છે તેને દુઃખ કેમ દુઃખ અહંકાર થી કરે છે અને ભોગવે છે તે અહંકાર પરમાત્મા કઈ ભોગવતા ભગવાન દુઃખ ને જાણે નહીં આ ભગવાન દુઃખ જાણે વેદે નહી આ જગત રડવાનું છે તે ઉધિર અને હસવાનું છે તે રુધિર સમજણ રડવા અથવા જેવું આ જગત નથી દેખેલું અનુભવમાં નથી આવતા ભાષ્યમાન અનુભવમાં આવવું એટલે આખી રાત ભૂત ના મરી જવું એના જેવી વાત માટે આખો દારો कड़वा के मीठा पर भोगतायक भाव ने जाने से आत्मा भोगमा न होदा तो लाइट आपे बदा ने જેને માલિક છે મારા કાયદા તો મારે તને ખુદાય છે પણ લોકો એને આધાર આવ્યા મારું ભાવ બઉ છે કે બે લાખ માં આપી છે બે લાખ બધું ઘણું શું બોલો લાચારી બતાવો છું કેટલા લાખડી